તમને સમજાયું શું ક્યાં બાબત છે સમજાયું કુલ શર્મા અરે છોકરાને શું કરવું પડેભાઈ કે એને આ ચોરી કરવા માં શું નુકસાન છે શું ફાયદા છે એના હાથે ખોટું આપડે એને કહીએ કે તારા ગધવા પચ્ચા મેં આયા હોય તો પડી કોઈ તારા ગજા ચોરી જાય તો એટલે વિચાર ઉઘડે મને દીકરી બહુ દુઃખ એવું ચહેરા ન થાય આવું થયું એને સમજાવી કરીને એના વિચારો ફેરવાની જરૂર છે ઊંધું ઊંધું થાય છે તમારા જોડે રાતે વાત આ થોડું કરું તગે ભાગ્યાચારું ફળ તો અહી મળી જ જાય છે આ રિસ્તા મળી જાય છે બી તમે પૂછવાનું જ્ઞાન શરૂ ક્યાંથી કરવું એજ મોટો પ્રશ્ન હોય છે શરૂ ક્યાંથી કરવું એજ મોટો પ્રશ્ન છે શરૂ ક્યાંથી કરવું મોટો પ્રશ્ન મજાની કઈ જરૂર નથી કારણ કે આ સાથી એટલું બનેલું નથી આ આ જગત સાથી એટલું બનેલું નથી કલ્પિત કેવું છે કલ્પિત કરીએ અને ભીગા થી તૂટી જાય કલ્પનાથી ઉભો થયું નથી કલ્પના થી તૂટી જાય ખરાબ થઈ એ કોઈ કલ્પના જ છે કરી કલ્પના જે કલ્પના કરીએ પણ ભગવાન આત્માની સંગત થયેલી છે બાપુએ ઉપરી નથી કોઈ ઉપરી નથી કોઈ ઉપરી જ નથી અથવા કેટલી યાત્રા હોય કોઈ ઉપરી નથી તમારો કોઈ નો ઉપરી નથી પણ આ મનમાં સફામણ માં જો ભ છે ને પોતે પોતાની મેળે નથીલાલ ના થવું જોઈએ અત્યારે જગન્નાથ મૂર્તિ પરોક્ષ કામ કરે શું કરેક્ષ પરોક્ષ એનાથી ભૌતિક ફળ માં રહે આ બધી જુદી જાય ભાઈ બીજા કોઈ દાડું નથી એમાંથી કેમ નીકળાયો આગળ જગત આખું એની ઉપર રાખીને લોકો મને કે તમને એની ઉપર માન એ છે ને ચોર કે જ ક્યાં છે એ તો પ્રકૃતિના જોર થી કરે છે અને સમજણ માં ફેર છે ભાવના છે આપડી મનમાં ઉપાય બતાવે અમે અહીંયા આગળ કરીએ મન કબજે આવે માદક માર્ગ છે ઊંચું વધુ પડે વધારે અત્યારે માદકતા વધે એવરો ઉપાય છે અને સગરો ઉપાય છે યોગ માર્ગ યોગ માર્ગ આધારે ભગવાન નું અવલંબન લે સીધું ભગવાન નું બધા અવલંબન ફીર્થ ભગવાન ની ઓળખ જોઈએ જગત આખું ભગવાન ને જાણતું જ નથી જે આ જગત ચલાવે છે તમે કોને ભગવાન માને છો આ સમજાય ને આપણે અને ખરેખર ભગવાન નથી આ જગત ચલાવનારો ભગવાન નથી તો ભગવાન લોકો ભગવાન ભગવાન નો વિતરંગતા નો ગુણ થાય છે ત્યાં ભગવાન છે જ અને પોતાનું ભાન થયું એ પોતાનું ભાન નથી નામ જે છે એ સંસાર ચલાવવા માટે અનિવાર્ય છે ને એનો ચોક્કસ માધવ એમને ખુશાલભાઈ કહીએ એમને ખુશાલભાઈ નથી કેતા એટલે ખુશાલભાઈ કહીએ તો આ માણસ જ ઉભો થશે આ માણસ ઉભો નહી એમ કે તેમ ને કુશાલ ભાઈ કહીએ આમ ને કુશાલ ભી નહીં કહીએ કારણ કુશાલ ભાઈ કઈ તો તે જ ઉભા થશે એવું છે ને કુશાલ ભાઈ કે નામવાળો કુશાલ ભાઈ કરેક્ટનેસ ભાઈ રિલેટિવ પોઈન્ટ બિલકુલ 100% કરેક્ટ છે બસ પણ તમે રીઅલ પોઈન્ટ માની બેઠા છે એ તમારી ગ્રાન્ટ છે એ રોજ બિલકુલ છે અરે ઘર આ હું કુશાલ ભી માનીને કરો છો લેકની પોઈન્ટ એટલે શું એકવાર નાટકમાં ઉતરે હોય નાટકમાં તમે હિયર માં તો અમારા પ્રસંગમાં આવું તમને બધું કઈ જશે આ આખો બોજો જે આવે એટલે હું તમને રસ્તો કરી આપીશું એવું કરી દે એવું અખાઈ જશે બાદારી નાદારી કેવી છે નાદાર થઈ ને એટલે કેશો ને કેશ બે સમજમાં આવ્યું ને કેશ એટલે એ લઈ લઈ જવાનું ઉધાર નામ નહીં બેંક તો જાણે જાણે છે સમજાય ત્યાં સુધી અમારે જરાક તમને તમારી પાત્રતા લાવવા માટે થોડો પ્રયોગ કરવો પડે આગળ વાત શું સમજી પ્રાપ્ત કરવા માટે કુમાર પણ જો ઉભા ના થયો તો કામ નથી અમાસ અમાસ જતી નથી અને બીજ થતી નથી અમાવ્યા જતી નથી બીજ થતી કોઈની જોડે મત ના પડે મતભેદ મનભેદ નહી પડે મતભેદ તો પડવાનો મનભેદ ના પડે પણ મતભેદ તો પડવાનો ઉપયોગ મત એટલે બુદ્ધિ નો વિષય એટલે દરેક પોતપોતાની બુદ્ધિ વાપરી કામ કરે એટલે મતભેદ તો રેવાનો મતભેદ તો રહેવાનો છે બુદ્ધિ ની બે જાતો છે સામે વાળો સમત કરતો હોય તો બીજો બીજી બુદ્ધિ થી વાત કરે એટલે મતભેદ થવાનો જ એમ કેવાનો એમ કે સામે વાળો જો સમય બુદ્ધિ થી વાત કરે તો બીજો છે તો વિપરીત બુદ્ધિ થી વાત કરે એટલે મતભેદ તો થવાનો ના સમય બુદ્ધિ વાળા લાઈન લાવે એટલા હશે એટલા નહી હોય એટલા ક્યાંથી મળી શકે વિસ્તૃત બુદ્ધિ વાળા હોય સંત પુરુષ નો સંઘ હોય અને પરિગ્રહ ખરાબ આવ્યો હોય એ માણસ બુદ્ધિ ઉત્પન્ન થાય આ બધા વિપરીત બુદ્ધિ છે અને વિપરીત ને સંજ માને છે સમક માને છે પોતાનું હિત કર્યા પોતે પોતાનું અહિત જ કરી રહ્યું છે નિરંતર હિત કરી છે એક ક્ષણ પોતાનું હિત કરી રહ્યો છે ઘઉવાના ઘઉવાનું એટલા જ વેહતા હતા એટલે જ થઈ ગયા કામ જ ના રાખે ત્યાં આ થોડો હું કઈક છું માની બેઠેલા હોય પોતાની ચાર પોપા કરેરાગ માર્ક્યો છે કરેક્ટ બિલકુલ છે પોતાની જાતિ માની બેઠે કામ ના થાય આટલું કામ નહીં ખરી મનુષ મુ આ કાળના વિધિત્રતા ને લઈને મનુષ્ય પણ નું જોખમ આવી રહ્યું છે અત્યારે અત્યારે ધર્મ ધ્યાન કેટલા તને હોય ભાઈ દેખાવમાં તો ઘણા ખરા ભાઈ દેખાવાનું ઘણા કરે દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ અન્ય જાણી નઈ શકે બિચારધર્મ જાણી શકે નહીં કયા ધ્યાન વધતા હશે આપને લાગે છે આખો દાડો રવું દિલ તો દં છે ને ખોટું કરી રહ્યો છો એટલું તો માન્ય હું જો કોક નો મારે ખોટું કરી રહ્યો છે એક માણસ એક છોકરું ચોરી કરવા તૈયાર થાય ને સવાર બરાુ ખોટું કર્યું છે એવું કે મનુષ્ય પણ વેચી રહ્યા મોડા ભાવનું ધર્મધ્યાન કોને કેવાય એ પ્રશ્ન છે પાછ બાહ્ય રીતે ધર્મ કહીએ છીએ ખરે તો ધર્મ કે નહીં ધર્મ ધ્યાન ધરાવ ગયો ભગવાનના દર્શન કરતી આ ભગવાન મારીને પછી મૂર્તિ મૂર્તિને પૂછ્યું મૂર્તિ અમે પૂછી જ છીએ જ્ઞાનીશ્રી મેં પૂછ્યું ભગવાન આ લોકો ડાબળી લઈને રોજ સવારના પૂરમાં જઈ આવે છે રોજ દર્શન કરે છે આ કશું એની ખબર નથી કારણ કે પેલા મારો ફોટો પાડે છે અને બારે હોય છે તેમાં જીત હોય છે બુટનો ફોટો પડે છે મારો ફોટો શું કરો ફોટો મોટા બારા છે કે ધર્મ ધ્યાન વસ્તુ બઉ જુદી ધર્મ ધ્યાન જો જગત હળવ્યું હોય તો આ કલ્યાણ થઈ ગયું હોય ધર્મધ્યાન કેટલું કેટલું કર્યું છે આપડે મને નથી લાગતું કે સાધુ આચાર્યો કર્યું છે આચાર્ય મને નહીં લાગતું સાધુ આચાર્ય ધર્મ ધ્યાન કર્યો ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન ઈચ્છા છે સાધુ આચાર્ય જૈનો ની ઈચ્છા પણ પાડી શકાતું ઈચ્છા છે હમણાં જ નથી ધર્મધ્યાન શું કેવાય છે હમણાં શું ધર્મ ધ્યાન નું તમને કઉ એક દાખલો આપું એક દાખલો તમને આપું ધર્મ ધ્યાન નો તમારું કઈ કાપે છે કાપતો હોય માણસ ભરે રહ્યાન થાય પાછું પોતાની જાત ભરે દઉં ધ્યાન થાય ત્યાં મારા માં ઠેગણ નહીં ધ્યાન ના રાખ્યું મારામાં ઠેગણ નહીં મેં ધ્યાન ના રાખ્યું તારે કાપી ગયો ભગવાને શું જગ્યા એ રોદ ના કરે એનું ધર્મ ધ્યાન કરૌદ જે જગ્યા છે એ સ્પોટ ઉપર જો રૌદ્ર ત્યાન ના કરે એનું નામ ધર્મ ધ્યાન કર્યું શું કરવું જોઈએ તમારે શી રીતે ભગવાને સમજ પાડી છે બધી આમ કે તમારું બધું કાપ્યું મહાવીર ભગવાનની આજ્ઞા સમજવી જોઈએ ભગવાને કહ્યું છે એ તો સારા ધર્મ ના ઉદય કપ છે ક્યાંથી કપાયું ધર્મ સારા ધર્મ ઉદય છે તેનાથી કપાયું તક તે કાપનારો કેમિત છે એટલે નિમિત્ત ના ઉપર લક્ષ્મી રોગ થાય નહીં કરુણા ફૂટે એ બધું સારા બાકી વારું બધું કપાનું વિધાન બાકી આ બધું નથી બિચારો આ થયો આપણું બધું જો સમજાય રોગ ધ્યાન ઉત્પન્ન ના થાય સારા જાણવું ઘર માં ધ્યાન થાય ધર્મ ધ્યાન ના કહેવાય મને હરી કરે ત્યારે મહાત્મા સ્વાળ શું ફેરણ મળવાનું હોય એ મને ફેર ના મળે એ ધર્મ ધ્યાન કહેવાય આપણે સમજાય કેટલા બધા ભે મળી કેટલા નથી મળી નવ મળે નવ ચાર નીકળો કાઢે લાયક વાર છે જો ભયો તો કામ કાઢી નાખે અને આમ ભયો પોતે જ સમજવા માટે વાતચીત કરી તમને સમજાવી ધર્મ ધ્યાન ના સમજાવી ના કેજો હા તો ફરી ફરી વારે કરી આપડે વિચારણા કરવા બેઠા છીએ ગજુકાજો મને બઉ ઓછું આ જગત જો વધારે પધારી રીતે ખરાબ દ્રષ્ટિ જગત પગાર છો નહીં અને સ્થિર પાયા પડતા જે કામ આપણને સોંપવામાં આવ્યું છે જે આપણે જે કામ છે તે ચલાવવા માટે ક્યારેક કઈ પણ કરવું પડે સમુદ્ર હોય છે ને નાના નાના જેવું કશું કલ્પના કરતા રહે એવું ને કઈ ભાઈ ભગવાન છે ને બધું જ ચાલ્યા કરે અંદર આત્મા છે ને એ ભગવાન છે પોતાના દુઃખ તો થાય ને રૌદ્રધામ શું પણ જેમાં ધાર્ધ ગતિ છે મનુષ્ય સિવાય આ મધ્ય લોક માં બે લોક છે મનુષ્ય સિવાય ઈતર જે જે દેખાય તેવા છે જેટલા નથી દેખાતા પાંચ ડિગ્રી સુધી નર્તાળ લોભ છે અને ઉપર છે તે દેવલો છે બધું જ છે કયાનું બધું છે જે જે કરો તેનો અહિયાં સતત ચાર પ્રકારની જે બધાનેજો કરે એમને પછી કામ નીકળી જવાનું આવે તો વધેલો કેબ તો શું થાય ભાઈઓ પતિ તો હોય ને તેને કેબ હોય હું જોવાનું શાકભાજી કેવાય શું જે વેઠે એમાં ધર્મ ભાઈ એનું વેચાણ થાય એ બધી શાકભાજી આજીવિકા માટે વેચાય નઈ વેચાય નહીં તો આજ ભણતર માં આ દેખા છે આ શોભા છે કેટલી જભા છે બધા શુભા છે આ શોભાઈમાન થઈ ગયો છે ધર્મ શોભાઈમાન થયો છે નથીભાઈમાન એટલે લોકોને લોકો ને શાંતિ વધી ધર્મ સુભાઈમાન થયો ધર્મ સુભાઈ માન ધર્મથી લોકો ને શાંતિ વધે નથી ગ્રહણ કરનાર ક્યાંક હું સાહેબ ગોળવ છું કે બધું સમગ્ર નથી આધાર છે ગ્રહણ કરનાર ગુનો કેવી રીતના થયો ના પાત્રતા પાત્ર પોતે જવાબદાર બોલનાર જવાબદાર છે તમે જવાબદારી જ નથી આવતો મારી પાસે તમારી જવાબદારી તમારે શું કરે તમારી પાત્રતા ના મને કેવું નથી મારું આ બરું મારી પાત્ર થઈ મેં તો પાણી છે પાત્ર હતા કેમ ના ભાઈ પાણી માણસ પાત્ર જ કે પાણી માણસ આ પાત્ર હોય નઈ મારા તો ઘર કરે છે અમારી ઊંઘ નહી આવે એનું નામ કેવાય કે લાખો માણસે પોતાની ધરતી પડે બધું સીધું કઈ નાખે એમનો આચાર્ય કેવાય એમાં અમની પાત્રતા નથી પાત્રા છોકરા છીએ એમનો દોષ નથી સાધુ અરસા નથી સમજ નથી જો સમજ હોત ને બઉ શાંતિ આપી ખલાસ થઈ ગઈ શાંતિ ના જે ઉપાય છે તે બધા ઊંધા ઉપાય જે ઉપાય કરવામાં આવે છે બધા ઊભા બાહ્ય દ્વાર કરવામાં આવે છે ખાલી ભગવાન આપણે થોડું સમજાયું આકાર તમારો ના દે તમે તો બારે પડશો તમે કોણ તમારી પછી ના પડે અધિકારી કોને કેવાય ગજા પ્રમાણે પ્રાપ્તિ થઈ જાય શાંતિ થવી જોઈએ આચાર્ય ભગવાન એટલે બહુ રજા બહુ ઊંચી વસ્તુ શાંતિ થઈ જાય આધાર દેખાંશ ખરાબ કઈ જતો નથી પરમિશન માં જવું કઈ કાયમન્ટ જોઈએ તમારે પરમાનન્ટ જોયું છે ને શાંતિ પરમાનન્ટ જોયે છે ટેમ્પરરી હું પોતે કઉ છું દિસ ઇઝ ધ કેશ બેંક અને કાયમ નિશાન જેટલી જેવી જોઈએ એવી મળશે એમાં તો શંકા કરશે કેમ કરીને મળે ફોર્મ કરીને આપી શકે એવી શંકા કરો એ લોકો હું પોતે કઉી નથી લેવાનું હોય તમારા કલ્યાણ માટે એટલે તમારું કલ્યાણ થાય તો સારું એવી મારી ઈચ્છા પાંચ એક સિત્તોતેર અંબાલાલ ભાઈ ને ત્યાં શું કયું લખ્યું છે હાર્ડ રૌદ્ર ધ્યાન લખ્યું શું લખ્યું છે હાર્ડ રૌદ્ર ધ્યાન ભગવાન ના ખત માં હાર્ડ રૌદ્ર ધ્યાન નતું દુષ્મ કાલમાં વધી હથિયાર થી મારવામાં આવે તે એક જ મોત થાય બુદ્ધિ થી મારવામાં આવે અનંતવતા મોત થાય શું થયું અનંતવતા અત્યારે બુદ્ધિ થી એવું કોઈ ખબર છે ખરી નથી બુદ્ધિ વાળા ઓછી બુદ્ધિ વાળા મારા ખબર છે ઔરંગાબાદ ના ડિસ્ટ્રિક્ટ ના ખેડૂતો છે ને તે અહિયાં આગળ એમના ખેઠિયાઓને તો રૂપિયા લઈ આવે ખેતી કરીને બધો માલ અહિયાં આપે છે અને પેલા મરદા જેવા રહે છે મળતો હોય ને અને આ દોઢસો દોઢસો કિલો ના સવાસો સવાસો કિલો ના પણ આ કિલો નું તો શાક થવાનું છે હજુ તો ચટણી કરવાની છે ભગવાને એવું કહ્યું કે જે માઉસ વધારવા માટે જે ખાય છે આ દિવ કરવાનું છે તેના બધા તો પાંચેર તેલ વેરી દીધું કેટલા પછી અહીંથી ભૂલ્યું અહી થી ભૂલ્યું આમ થી ભૂલ્યું અને મોટું તુંગળા જેવું થાય પછી દોઢસો ના કિલો ના મેલી વાત માં નહી ઉતરાણ હા તો ભગવાને શું કયું છે આપડે જાણવા જેવું જાણવા જેવું હોય છે સમજ ભાઈ ને જેથી કરીને બધા ના બધા કિલો વગાડતા નથી પણ જેનું કિલો વધી નહી એને માટે આ એક વાત છે એમાં બધું એક્સેપ્શન કેસ હોય મેં કે ભોળા ભાઈ હોય તમે ભોળાસર વધ્યા કર્યા રાજાશ્રી માણસ બહુ કસાઈ નહીં બહુ કસાઈ નહીં છોડી દો ક્યાં છોડજો ને ભાઈ એટલે બહુ કસાઈ તમે એવું કેમ બોલ્યા નાય નહીં મૂર્તિ જૂથી બહુ કસાય નહીં બહુ કસાઈ નો અર્થ તમે સમજ્યા બહુ કસાઈ નો અર્થ સમજ્યા સમજો નોંધ પણ લખોટી રમતા હશે ને ત્યારે એમની લખો તબાઈ પડે નાડે કસાઈ કરતો ફેન નથી કરતા કેવું કે બાકી છે જો વર્લ્ડ માં વર્લ્ડ માં ભગવાન ઋષભદેવ ના વખત થી અત્યાર સુધી છુટે મોડે બોલ્યો છું બોલી શકે નહીં પૂજો વાળવાનો મારે ભાગ આવ્યો નઈ પૂજો વાળવા બધો પૂજો વાર વાર કર્યો છે ઋષભદેવ ના વખત પડેલો ચાર ચાર ફૂટ તો આખા દુનિયા પર પૂંજો પડ્યો હવે ચારે વાય રહી છું ચારે ઉકેલ આવશે અરે મનુષ્યો બફાયા કરે છે આ બફારો ઓછો એટલું બધું કે ભયંકર માં રોગીમાં રોગી હોય તો એક કલાકમાં એનો રોગ ખલાસ થઈ જાય અભવ્યભવ થઈ ભવ્ય થઈ જાય એક કલાકમાં ગમે તેવો અભવ્ય કહીએ ને આચાર્ય મારા સાહેબ એ બધા અભવ્ય ખોયલાવો કે ભવી આવી છે કારણ કે તમને વિચાર આવ્યો એટલે તમે ભવી જુ કહ્યું દાખલો એજ આપે શું કહ્યું દાખલો શંકા આવી કે તું ભવીશું કે ભવી છું એટલે કોને શંકા ના આવે અમા આવું આવો ખુલાસો આપવો એને જવાબ કેવાતો હશે ઘનચક્કર જવાબ કેવાય આવું તો ભગવાન કયું કોઈ કાળમાં નથી આ જઈ નો કરે છે આ સાહેબ મને વિચાર તમે આવું પૂછેલું હા પૂછ્યું તું દાદા શું પૂછેલું આવું જ પૂછ્યું ભવ્ય અભવ્ય હાથ જીવ્યું છે પણ તમારી જાત પરિવાત નામ લખાવે છે મોટા મોટા આચાર્યો મોટા મોટા જૈનો પૂછો છે તાર મહારાજ સાહેબ હું અભવી એશ કે ભવિષ્ય કારણ કે તમને શંકા પડી માટે તમે ભરી છો કે આપડે ઘરે દહી થશે આ તો ભેજાનું ના હોય ઘર ચક્કર પણ છે ભેજા હોય તો દહીં ચાલે ચટણી કરવા માટે આ તો ઘર ચક્કર પણ છે અને તે બધા આચાર્ય માણસે એકની પાસે એક એકની પાસે બાકી પરંપરા જ એવી હશે આશ્રમો